અને એ પેલા કઈક વીસઠ દિવસ ચાલવા ગયો શાસ્ત્રકારો છ મહિના જો જ્ઞાની જોડે ભર્યા હોય કારો છ મહિના પ્રૂફ બે ચાર પછી દાદા પાછું થઈ ગયા પૂછે છે કે એક શરમ છ મહિના જોઈએ કે છૂટક છૂટક ચાલે એમ પૂછે મહિનો દોઢ નજા લેતી હા બરાબર છે આટા લોણ માં જાય બે દે જતા રેટલી ના બને એની રોટલી ના બને આટા લોણ માં જાય રોટલી ના બનતું બને આપડે દાદા જુલાઈ નહીં ત્રીસ મી દાદા ને હા હા ચોવીસ જુલાઈ ત્રેવીસમી ચોવીસ ત્રેવીસ જુલાઈ પછી જુલાઈ પછી દાદા ત્યાં રહ્યા પછી દાદા રહ્યા ભારતપુરી આપડે નોંધ રાખવી પડશે અને મને યાદ નહિ આવતા તે દિવસ કીધું કાપ લખી બોલો ગાતો આધી એને મડ બી એને તરુ ભાઈ જે પરમનંદ માતો નથી કણંદ રહેશે કોણ ક્યાં છે ક્યાં તો કણંદ ના ભાઈ અસત સર ના માણી આમ તો ભાઈ ખાળા. ખાળા می ખાળ ન ખ્ળીારિ ન ખિાાળ નાહાળ ન ખેાળાાન ન જેલે કાળાાળાાાળાળ. બારાાાા ન ઴ાારા ન તો મારો સંદેશો આપવો છે અમેરિકામાં તમારા અનુયાયી લલિત ચંદ્ર છે લલિતભાઈ અમેરિકા ની અંદર અમેરિકા ની અંદર આપણા મહાત્મા એકલિતભાઈ કરી નાખીએ કેમ કે ત્યાં લલિતભાઈ એવું કીધું કે દાદા પાસે એવું કે ગાંડિયા લલિતભાઈ એટલે ઓળખી શકશે દાદા ના દાદ જે નિરંતર દાદા નિરંતર દાદા ની બહાર નીકળતા ને એટલે પાસેથી લખ્યા મગજ એમણે મને સુખડ નો હાર ને ફ્રૂટ આપવાનું કહેલું અને એ ભાઈ નો કાગર ભી આપ્યો તમને મળ્યો કે નહીં એ કે છે કે ભાઈએ ત્યાં લલિતભાઈ એવું કીધેલું સુખડ નો અને ફ્રૂટ છે તે કે છે કે તમે એ પણ ના થયો લલિત પચાસ કોન આવે शांत <स्थाँगा> रहे मन रातम शांत रहे दू આપડે ઊંઘાય ઊંઘ ના શું જે આપડે ઊંઘીએ છીએ શું હતું મોટા મોટા માણસો નું કામ એક વ્યક્તિ બધી વાર લાગે નહી ચપડી ઉપર ચલાવે કરી ભલે મન નો ખોરાક આપીએ મન શાંત દેખાય તો એમાં જેવું છે મહાત્મા એટલે આપડે વ્યવહાર પણ હાથે ના ગોળો કે ઠાકોર અમૃત સાગર આવ્યો ઠાકર કિર્તન ભક્તિ મોટા મોટી ભક્તિ કરાય દાદા ભગવાન ના જે પ્રગટ થયા છે તે તમારું સ્વરૂપ છે અને તેનો કીર્તન ભક્તિ ચાલુ હોય કયા પાપ બરામવા પડ્યા કોઈ જપી યજ્ઞ એવો ના હોય કે જેમાં અમૃત ના બંધુ ટપે બધા એકાગ્રતા કરાવે શાંતિ આપે મન ની માનસિક શાંતિ આપે શું કરે માનસિક શાંતિ હા જપય નથી લોકો દરકા બોલ બોલ કરે એટલે જપસે કેશ બેંક આ એકલું વેક્ટિટ કેશ બેંક છે બહુ ફરાબ આપણી બાર સાધન બધા છે આપડી બાર જે વાપરવું હોય વાપરે ના વાપરે પછી શું કરી આવે આપડે શું હોય પ્રશુરો માધવ નામા ध नाम, नाम बढ़िया नाम दादा दादा नाम पूछ आप भी बोल गए માધવ ગૌતમ માધવ ગૌતમ માધવ માધવ ગૌતમ માધવ ગૌતમ કરેગા આપણે પોઝિશન આપણી પોઝિશન ખુદની કોઝી માધવ કરો બાઈ હશે દેખેગે क्यूँकि आप तो छुटा हो गया माता जो करने वाला है कुछ आप छोटे आप अक्रिय है वो करने वाला है का है? तो करने वाले को करने दो कोई हरकत नहीं और आप तो अक्रिय है तो करने का खाली नाता है वो क्रिया करता है उसको करने दो कोई महादेव को पीछा हो वो क्रिया करने वाला है जो कुछ किया है મહાદેવ કોઈ પસંદ હે મહાદેવ ફાયદા કોઈ ચીજ નહીં ફાયદા નહીં તો ટાઈમ પસાર કરવા અંદર મેખ રહે હો અંદર બહાર अभी आपने जो ठीक लागे लगे करो अभी मैंने कहीं खबर नोल दिया था सुना भूलिए माधव माधव माधव ध्यान रखने का तो ध्यान करो बाबा जो कुछ दुछा कुछ करो, हमार को न करो हमारे कोई है नही तुम करो और हम जानता है सब क्योंकि आप जो अक्रिय हो गया आप जो सुझा तो अक्रिय है वो कर, करने के लिए करने का है ही नहीं गुण है नहीं। वो करने का सब है भ्रांति सब भ्रांति भ्रांति रख दो कोई हरकत नहीं अपने देख लेगा रख दो ना कोई देवे दो ठीक है नहीं फेंक दे तो कोई हरकत नहीं एक दिन एक दिन वो भी फेंक देगा वो समझ जाएगा ना कि इसमें बोझा है काफी हाँ अभी नहीं फेंका खराब खराब लगेगा इसमें માધવ કો ખરાબ લગેગા ખરાબ લગાડે ક્યાં ખાતા નંબર આપણા જ્ઞાતા ધના લેના આપતા હૈ ધ वो करने वाला महादेव है तो वो कर कर, कर कितना करना वही करो ना आखा करो ना क्या खाना खाता तो वही महादेव खाता है संदा जाता है जाता है सब कुछ करो तो हम देखता है हम जानता है महादेव क्या करता है वो तुम्हारे देखने का दूसरा कोई काम है नहीं महादेव क्या करता है यार तुम्हारे खाली देखने का और जानने का પૂછે છે કે મારામાં એ સ્થિતિ થઈ ગઈ મારામાં આપ જે વર્ણન કરો છો તે પ્રમાણે ની મારામાં સ્થિતિ થઈ ગઈ ગયા આવી ગયા અમારા અમારા સાત છે સમજ એ હો ગયા હું और ये माधव है माधव क्या करना है वो जो करता है तुम्हारा देख लेगा खाली हो गई है कोई नहीं है कुछ गलबड़ पर नहीं है आपको कुछ दूसरी गलती नहीं है सब हो गए हो गया था बात नहीं समझने की जरूरत थी तो वो समझ गए चल गया है तो वो, वो जो माधव को जो आधार दिया था वो अपनी कृपा से खींच लिया आपकी कृपा दी आपकी कृपा से वो जो माधव को जो आधार देता था आ, वो अपनी कृपा से वो आधार खींच लिया आपने देख मा... की माता है वो क्रिया वाला है तो क्रिया से कोई सब कुछ कर सकता है આપણે ક્રિયા વાત કરવાની કોઈ ચીજ નહીં આપણે જનુર્ધર ક્રિયા હૈવા નહીં હૈ અથવા નામ વચ્ચે પૂછું તે વખતે હું બોલી નહીં શક્યો તે વખતે તે વખતે હું આપણા તરફ જોયા કરતો હતો એટલે હું બોલી નતો શક્યો બરોબર તે વખતે મારી યાદ શક્તિ રિમેમ્બરન્સ તે વખતે ન હતી પૂછવું જે વખતે નામ તે વખતે હું જવાબ ના દઈ શક્યો કારણ કે તે વખતે યાદ શક્તિ ન હતી क्रिया वा नहीं है तो दूसरा कुछ कर सकता नहीं वो ज्ञाता दसता है वो क्रिया वाला वो है समझ गया नहीं तो क्रिया कुछ नहीं करो ध्यान करो कुछ नहीं करो आत्मा है दे। आत्मा ध्यय है तो धेय तो मिल गया ध्यान करना चाहिए प्राप्त हो गया है धेय प्राप्ति के लिए ध्यान कर दिया इस ध्यान की जरूरत नहीं मगर जो करने की इच्छा हो है। उसको करने तो महादेव को अपने कोई भी असर आपने हरकत नहीं कोई आपने देखने का क्या इतना ध्यान आधा घंटा किया एक घंटा किया पाँच घंटा किया कितना किया और सत्य करता है असत्य करता है भी देखता है कोई हरकत नहीं क्लियर हो गया अभी आपके दो दिन रहना होते रहो अब जाने का रिजर्वेशन थी हजू काले कोई हर अभी दो दिन देना चार दिन कोई हरकत नहीं है क्या वो सब प्रेम वाला आलोकार वो अपना जो अक्ल विज्ञान में थे પચીસ ત્રીસ હજાર પ્રયામીના મિલકુ લિ આપણે બહુ અચ્છા લિસ્ટી બોમ્બે અભી રિઝર્વેશન નાસિકેશન સીધી ટ્રેન જતા બસ મો ખેતી અચ્છી તરફ ભેજન ભેજે આપને ભેજા થાય તારીખ ત્રીસ બાર ત્યાં સુધી થિયોલ સોસાયટી હોલ બરોડા સાંજે તારીખ ત્રીસ આવે છે ગર ચોખ્ખો હોય છે પતંગ ચોખ્ખી હોય છે તમારું પ્રોજેકશન છે આ લોકો પાણી પીડા ઉતરી જાય છે આપણે ગમતું ના હોય તો આપડે વાય ને શું કેવું છે કે તું રાજા છે એટલે આપડે રાજા કેસે બધું પ્રોજેક્ટ આપણું છે આપડું આપડે સુધારીએ તો શું છે એટલે સુધરતું નથી એનું શું કારણ છે કે એને એક રાખવાની છે નોર્માલિટી કોઈ જાતનું બંધન ન શું બંધન દ્વારા અજ્ઞાનતાથી છે વિષયો ભોગવવાથી નોર્માલ રિટી બંધન છે તમે એમ કહો માય લક્ષ્મીકાંત માય લે રીત લક્ષ્મીકાંત તો હું જાય કયા થી નહી ભૂલી દઈશું કાલે હું કઉ તો ખરો ભૂલી દઈશું કલાક પછી જઈશું હા આભાર કેવું નથી તમને હાલવાનું છે તમારું જ વસ્તુ તમને આપવાની છે ફક્ત બરોબર તમને ખબર ના હોય તેથી હું એનો કઈ આભારી નથી તમારા માં અનાય જરૂર નથી દર્શન ની ઈચ્છા હતી ભેગા થયા પણ કોની બનાવટ લાગે ચાર વર્લ્ડ બધી સાપેક્ષ છે નિપેક્ષ એવા એટલે વાસ્તિક મારે નથી એનો વ્યૂ પોઈન્ટ એટલે સાપેક્ષ છે Rathnitma is God, the world is the puzzle itself, itself puzzle-fail. And here's the puzzle-could-could-could. The puzzle-could I have to ask for a question, then I will tell you the puzzle-could-could. The mirror is the problem that I have to ask for. Is this the problem? Chato siya, ma'am. Ma'arou adhikar ket no'e, ma'ane khabar na tii. Chato siya hai, pa'ar ma'arou adhikar ket no'e, ma'ane khabar na tii. Adhikar to ma'ane zhikha se aini, નતા ભેગા થાય અધિકાર નતો ભલે ભેગા થાય સાસરો ભરેલો હોય કે એવું કેવું ના અધિકાર નહીં ગણતો સાસો ભી ગણું નથી હિન્દુસ્તાન નો જંગરો હોવો જોઈએ થોડી મહેનત ને ખોરાક થોડી મહેનત થી એના અધિકાર એ જ અધિકાર ને હું એ રીતે કઉ છું કે આપતો મને કહો પણ એ મારી આધ્યાત્મિક માનસિક તૈયારી હોવી ને અધિકારી એ દ્રષ્ટિએ કુતો મને કહો પણ તૈયારી લોકો ઉઠતા એમ કે તમે અધિકારી નથી એમ કરી કાઢી દે હું કઉ છું નથી તેને એલાવ કરું છું ખબર નથી તમને ઓલ્ટાઈ પાક કરીને તમને જે માગો છો એ બધી વસ્તુ આપીને મૂકીશ પછી તમે ચિંતા સાહેબ જવાબદારી મારી પાસે શું થર્મોમીટર છે આપી જાય ભગવાન નું વખાણ થઈ જાય અમે કહી દઉં પણ એમ ભૂલી દેજો અને નિરંતર જાગૃતિ રહેલી ભગવાન આ ક્રિય કર્યું નથી ભગવાન ક્રિએ તો કે આ લોકો ના વ્યુ પોઈન્ટ એટલે સાપેક્ષ નિર્પેક્ષ માં નથી વાસ્તવિકતામાં નથી હવે વાસ્તવિક જગત આખું જે આનંદ માને છે એ સાચી વસ્તુ નથી સાચી વસ્તુ નથી એ મસ્તી ખલાસ જે જશે સાચી વસ્તુ સનાતન આનંદ હોવો જોઈએ કેવું સનાતન હોવું મસ્તી કેવી રીતે મળે સનાતન આનંદ કેવી રીતે મળે કેવી રીતે નઈ પૂછતો હું મારી પાસે લઈ જાઓ કે બી પછી નહી એક કે બે દે કેવા કઈ તારીખ ને ક્યાં дава машины पता पता है आने की तिथि या 66 तारीख के लिखी थी आज 39 है है ट्रैवल भी 39 है साइन भी साथ है एड्रेस पर भी 39 है તો નિવેડો આવે નહી તો નિવે પતંગો દોરો તો ઉકેલે તોડી તોડી નઈ ઉકેલે પછી ગોઠવું ગોઠવારે જ નહિ નરે બાકીની નો એ પ્રશ્નપૂર્ણ જેવા કોઈ બાદ કરીને શું કહ્યું એને પોતાનો કોઈ કરો નથી જગતગીરવા નું કોઈ કરો તે જઈ પૂછો લૂંટબાજી ચલાવી રહ્યા લૂંટબાજી એક તો પબ્લિક ઘણા નીકળી છે એની પણ આપ ભગવાન થઈ શકાય માણસ કરી શકે નહી એટલે હું પણ ભગવાન નથી થયો ભગવાન નહીં પ્રગટ કેગવાન તો હું આમ કરી નમસ્કાર કરું છું દાદા ભગવાન આમ કરી દાદા ભગવાન थी बगड़ेली है।, है रात आवाच आठ मिनट पचास मिनिट रा घर न मणसों ने बदले बोला बता बोलते नहीं कर उम्री गई गुजराती शुक्र है આપડી ભાષા કેવી સુંદર નઈ આ પાછા ખરાબ નથી પણ સંપૂર્ણતા નથી શું કયું પૂરા પૂરા ભાવ વાંચે જ નથી ઉપા બઉ લાગે છે એટલે સાચા સમૂર્પૂર્ણ ભાવ બતાવનારી ભાષા નથી છતાં ખોટું નથી કોઈ વસ્તુ એના માટે બરોબર છે પણ આપણી પાસે ભાવ બતાય છે સંતોષકારક રીતે વપરાય છે ના અસંતોષકારક છઠ્ઠી આજે બે ચાર પાંચ ભી થઈ ગયું ને એ જોડે બધો આવી ગયો કોઈ ઈયો બાકી તમે જોડે આવી ગયો તવેલી પરંત સાક્ષાત આપ્યો છે અને છતાં એ લોકો ના મતભેદ ઉભા થાય છે તો એ દેવા કેવી સુસંગત आचार्य शंकराचार्य माध्वाचार्य वल्भाचार्योवाई गये हे आम जुए तो ये अंदर अंदर पाचा विचारों घो मतभेद हो तो आई रीते सुसंगत थाय मतभेद होने लगे आप તો દાવા ખોટો છે પંચાવન અઠાવન ટકા દાવા ખોટા છે એવું સાક્ષાત્કાર હેલો નથી સાક્ષાત્કાર હેલો નથી रिपोर्ट जुदा जुदा रिपोर्ट एक हजार रिपोर्ट आए तेरे जाए आयू एक लाख मणसों ने रिपोर्ट एक तरह आ लाख અને એક નવો રિપોર્ટ જુદા માનવો નહીં આ રિપોર્ટ જ નહિ રિપોર્ટ તો આપડે જો તમે તમારી પાસે કઈ હોય તો અમને આપી દો ના હોય તો અમદાવાદ વેચવાની ગયા ત્યાં સુ થાય અમને સાક્ષાત્કાર થયા છે કે પૂછ્યું કેવી રીતે કોના હાલ નો કોઈ મુક્ત પુરુષ નો અનુગ્રહ હોય તો સાક્ષાત્કાર થાય કોનો અનુગ્રહ લાવ્યો કૃષ્ણ ભગવાન દેખાય છે કેવા દેખાય છે તારોલી હાથે એને એવું બાદ દેખ્યું નઈ એવું એ દ્રશ્ય છે હોય દ્રશ્ય ને લોકો એ દ્રષ્ટામાં ને શું થયું એકાગ્રતા રે એ હેદી વસ્તુ નથી આ બધા ભગતો કહ્યું કે મળ્યા ભગવાન તો ભગત છે નો ભગવાન મળ્યા એ ભગવાન થાય આપડે ના માની પણ આ લોકો બધા જાણી કે અમારા સમય એ તો મિત્રા ઉત્પન્ન થવા જોઈએ સાક્ષાત્કાર થયો તેના રાગદેશ ના રહ્યા છે ભાઈ ના રાખે રાખે અને પોલીસ જાય તો રાખ દે ને ભાઈ જાય તો ગામ એમના રિપોર્ટ માં જોડાતા હોય છે એમ કે પ્રાચીન સમય ના ઘણા લોકો ના આપણને એવું દેખાય છે કે એ લોકો રાગ અને ભય પર હતા છતાં પણ એમના દર્શનો ના રિપોર્ટ માં જુદું દેખાય છે ભયથી માલ નથી બધા એના પુસ્તકો પરથી વંચાય વાતો ખબર પડે કે શું છે વિરોધાભાસ દેખાય જેની વાણીમાં વિરોધાભાસ હોય એમાં કશું જ જાણતો નથી જેની વાણી અવિરોધાભાસ હોય તાત્વિક હોય સિદ્ધાંતિક હોય ત્યાં આત્મા પાવા છે આગળ પણ આપણા ગુણ હોવા જોઈએ જ્યાં બુદ્ધિ છે ત્યાં સુધી આત્મજ્ઞાન પામો નથી બુદ્ધિ ને આત્મજ્ઞાન સાથે ના હોય શકે ધર્મો ના બધા ના સાક્ષાત્કાર કર્યા હતા જેમને કર્યો હતો જે મોહમ્મદ સાક્ષાકાર હતા બધા ધર્મ સાક્ષાતકાર થતો જ નથી બધા ધર્મ ઉતર્યા થાય અને સાચા તું જતા હન્ડ્રેડ પર્સન્ટ અને પામી ગયા અને એમની સમાધિ હતી એ લૌકિક સમાધિ હતી લૌકિક સમાધિ એટલે શું આ હિન્દુસ્તાન માં લૌકિક સમાધિ સાચી સમાધિ કહેવામાં આવે લૌકિક સમાધિ એટલે શું મીટર બંધ હતું રહે સમાધિ કોનું નામ કે જાગ્રત પૂર્વક હોય સંપૂર્ણ જાત દીકરો થાય ખાતા પીતા બેસતા ઉભતા સમાધિ એનું નામ સમાધિ લોકો નાક દબાઈ અનૌપચારિક હોય અનૌપચારિક હોય અને સહજ અને પચીસ હતી સમાધિ થયું તો થાય ને કે આવી બધી જતી હોય ને આ જેટલા હજુ કહ્યા છે ને જેટલા અભ્યાસ એટલા નથી એથી ઘણા આનંદ ગણા દેવો છે ગરગતિ ના લોકો છે અને બે બે રોગ છે મનુષ્ય મનુષ્ય ઈચ્છા દેખાય છે ના દેખાતા હોય ના દેખાતા હોય ના દેખાતા હોય પણ છે તે બધા તિરંત રોગ કહેવાય છે તો શું આ ચાર પ્રકારના રોગ છે માનુષ લોક તિરંત લોક અને નરસ્પતિ ના લો